હું ફર્યો હું ફર્યો પ્રગતિ છે સમજવી પડશે ને હાચી વાત સમજવી પડશે આ વૃષાદ એટલે આ પ્રયત્ન આ ભ્રાંત પુરસાદ છે ભાઈ ની એનું કારણ શું એટલે જાપ કરવા બેસે થાય છે પણ ભાવ કરે છે એ પાછો આવતો બોલ બીજ પડે છે શું કેવાય છે એટલે પ્રારબ્ધ ભોગવતા પુરસાર્થ ઉત્પન્ન થાય છે નહી તો પ્રાર્થ પ્રારબ્ધ ભોગવતા બીજ ના પડે મુક્તિમાં જાય તે કમિક માર્ગ તારે ફ્રેકચર થઈ ગયો છે અત્યારે જાપ કરવા બેઠો હોય ને કારણ કે ક્રમિક માર્ગ અત્યારે ફ્રેકચર થઈ ગયો છે કેમ ફ્રેકચર થઈ ગયો તારે કે મનમાં જે હોય એનાથી વાણી મજૂરી જાતનું બોલે વાણીમાં જેવું હોય તેનાથી વર્તન માં જુદી જતનું હોય અને સહી કરેલી ફરી જાય છે માર્ગ કેવો હતો કે પ્રારબ્ધ ભોગવતા પુરુષાર્થ કરો એ નમકરી માર્ગ અને આક્રમ એટલે શું સીધો ડિરેક્ટ પુરુષાર્થ જ્ઞાની પુરુષ કૃપાથી જ ઉત્પન્ન થઈ જાય જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ કેવ ની જાગૃતિ તમને આપવામાં આવે છે તે તમારું તમારી જે નીચે શક્તિ ના આધારે ઉત્પન્ન થાય એટલી શક્તિ થાય કે સ્વરૂપ ના ભૂલો બરોબર રાતે દાડે તાર ભૂલાય કોઈ એક સેકન્ડ સ્વરૂપ ના બોલો જયારે જગત આખા એક સેકન્ડ સ્વરૂપ યાદ આવે વડે બોલે હું પણ એ તો બધી યાદગીરી યાદગીરી છે યાદ શક્તિ વાદ શક્તિ ને તો આપડે બારે ચઢાવી છીએ યાદ શક્તિ શના અધીન છે તે જાણ છો તમે રાગદેશ ના અધીન છે શું છે રાખ દે છે ભૂલી જવાનો સ્વભાવ સારો ભૂલી જતો હોય છે કોઈ માણસ કે નહી એ કે છે કે ભૂલી જતા હોય માણસ એ સ્વભાવ ના ના બેભાન છે આ બેભાન જેવો માણસ એવું લખે કે શું કે જગત વિસ્પ્રત થવું કેવું બેભાન માણસ નઈ જગત તો યાદ રહ્યા જ કરે ભાઈ ની જગ્યા કરે જગત એક કલાક વિસ્મત થવું સત્ય બહુ મોટી વસ્તુ છે શું છે જગત વિસ્મત થાય નઈ ને તમારા જગત વિસ્મત રે છે આ તો કિમારોના મેનેજર માથા માં કઈ કઈ કરે એના કરતા બેન ને ઓછી સ્મૃતિ ના એ અમુક બાબત માં વધારે રહે તમારું તમારી બાબત માં બહુ ભાઈ ધંધા પર રાખ દેશ હોય કેટલાક ને કઈ કઈ બાબતો રાખ દેશ હોય આ બધા રાખદેશ કાઢવા છે આ બધા ઊંચે મૂકવા છે લાખો આવતા હિમાલય માં પડી રહે તો આ વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી એવી વસ્તુ છે આ બોલો હવે પોતે સ્વતંત્ર બને છે આઝાદ બને છે ભગવાન પણ ઉપરી નઈ મોટું બ્લન્ડર આબાઈ નો ધણી બ્લન્ડર હું સેઠ છું સીધું બ્લન્ડર હું પહાડી નો સિસોથી કેટલા બ્લન્ડર છે બ્લડર એ બ્લન્ડર અમે તો અડી આપીએ પછી ભૂલો છે ને મિસ્ટેક રહી ને એ તમારે કાઢવાની તમારે કાઢવી નહીં પડે એ પોતાને દેખાશે રોજ રોજ તમને દેખાશે હા પ્રાર્થ પુરસાર છે એમાં પડવા જેવું નઈ ચાલુ પડે નઈ તબિયત સમજાઈ ગયું ને વ્યવસ્થિત સમજાઈ ગયું ને તમને બીજી ભાષામાં વાત સમજાવી દીધી શું કયું તને સમજ કરતા હું શું વ્યવસ્થિત વ્યવસ્થિત શું કે છે કે તારે કરતા શું કે છે અને પ્રહારત કરે એવું નથી કે જે આધાર રાખીને હરકત આવે નહી પ્રહારત ઉપર તો એનો આખી વાત હતી પણ અવરો આધાર જ થઈ ગયો સમજણ માં જીર ફરી ગયો શું થાય તમે દાદા મને એમ લાગ્યું કે પ્રારબ્ધ એ વ્યક્તિ ને અનુલક્ષીને પ્રારબ્ધ વ્યક્તિ ને અનુલક્ષી વ્યવસ્થિત પ્રારબ્ધ વ્યક્તિ ને ખરું પ્રારબ વ્યક્તિ ને ખરું કારણ કે પ્રારબ્ધ આગળ જાય ત્યાર પછી વ્યવસ્થિત થાય છે પણ તે આ પ્રારબ્ધ હોય વ્યસ્તી ન ખરું ને જો પણ વ્યસ્તી નું ફળ એને મળે ને તર અને પ્રાર્થ ખરેખર પાક ઇન્દ્રિયો ખબર માં જ ના પડે જોડે ભારે પુરસાદ જડે એવી વસ્તુ નથી પુરસાદ જડે નઈ તો કાલે લોકો જ્ઞાન માં મોક્ષા જાય પુરસાદ ફેરવી નાખે પણ આ તો લોકો શું કરે પ્રાર્થ ને પુરસાદ તો તેનું નામ કેવાય કે જે પછી બીજે ચાનો થઈ ગયું બીજી શક્તિ શું અને પેટ્રોલ પુલ પુલ કરેટ્રોલ પેટ્રોલ પૂરે નહી તો બંધ થઈ જાય કઈ આડુ અડું પેટ્રોલ કરે ના પેટ્રોલ હોય તો ચાલે કરે છે તે પાછું છે બ્રાહ્મણ ના છોકરા ખરેખર લાગે છે સાચું બોલજો લાગે છે ને એટલે ઓલવાનું જે લાગ્યું ઓલવ શું કે પછી તમને તરસ લાગે છે નહી લાગતી તરસ એવું લાગે છે પાણી પાણી બધું ખલાસી ગયું લાગે થાય છે આ બધું લાગતું આવું બધું ભૂખ લાગે થાક લાગે લાગે આપડે ભાષા ઇલ્સ બોલે છે એ લાગે છે લાગતું નથી આવડી ભાષા બહુ સરસ છે દરેકની ભાષા ભાષા દસરિત હોય શું કહું આપની બતા આપને બહુ પ્રિય થઈ પડેલ છે આ બધી હાલમાં છે અરપ છે ને એની પાસે પુરસાદ થયા જ કરે છે શું થયા છે કાંઈ કરતા ભાવ છે શું છે ભાન છે અત્યારે તમારે બંધાય ના બંધાય ને જેવી પુન્ય રસ્તા ક્યાંથી લાવે પગે ધૂરે મારા એકેન્દ્રીય જીવ ઉગે નહીટલ ગાડી ચાલે તો ભાવ બગડે જો નામ પહેલા લક્ષ્મીચંદ આપડે પૂછીએ કે ભાઈ પાંચ એક હજાર ધર્મદા લખાવી હું દોઢ નોકરી કરું છું સાકર બેન છે સાકર બેન કેવાના છીએ આપડે ઓળખાયે નામ તો આપડે સંસાર ના જીવ છીએ એટલે નામ ઓળખાવા તો જોઈએ ને કઈ ઓળખાવા તો સાકર નામ તો પાડવું જોઈએ પણ તમને અસર થાય છે સાકર બે ને ગાય પડે તો થાય છે તો તમે સાકર બેન હાથમાં અસર થાય ક્યારે ત્યાગી થશે તમે ગાળ ભર થાય કસ્તુરી અન્નમાં આત્મા થયા કે તમે કઈ જ્ઞાન થયેલું લાગે છે પેલા મને જ મળે પછી હું મને આવા માં મજા આવે એમ કે ઈ નાનું પણ સમજે છે ઈ બરાબર નથી સમજતા પાસે આવું કેવી રીતે ભગવાન બધી શક્ય ચડે પણ આવે તો તમે શું કહી લાવવા પડે નેસ બિલકુલ આવી જાય એને શું વિચાર નહી આવે તે કેવાય વિચાર આવે એવું જાત જાત ના વિચાર માટે આપણે શું કરવું પડે આપડે હું અથડાવું પડે એટલે આપડે કઈ સલામ સાહેબ હાથ કહી છે ભલા માણસ માફી કરવી પડે ના કરવી પડે આ કામ હે તરત માફી નઈ આપો તો તમારે ઘર ચાલુ પડશે જીત જતી રહી પાંચ વર્ષ માટે દસ વર્ષ માટે દંડ છે પચીસ વર્ષ પછી ઉઘડી જાય કોઈને પાંચ વર્ષ બે વર્ષ અને કોઈ આખી દિન કે ઉઘડાય એ દંડ છે બધા વાણી દંડ તું કોઈ ફાયેલ ફાય ગવડાવો તારો